મારા છોકરા નું મગજ નું ખરાબી થયેલી છે શાંત થઈ જાય હા દાદા ભગવાન નહીં દાદા ભગવાન પ્રગટ થયા છે આ તો જ્ઞાની પુરુષ છે શું છે મારી પ્રગટ થયા ભગવાન છે જો હું હોત ને તો ચાર અને ઓછે ભળી વાર ના આવે આપડે કોમ શું છે આપડે સાચા છે કોમ છે ને હું હોઉં મારે ચાર દીગ્રી ઓછી છે ને કે હું નમસ્કાર કરું હું જ્ઞાની પુરુષ છે વાત ચો કરે ને શાસ્ત્ર માં જ્ઞાની ને ભગવાન ના એજન્ટ ગયા છે કામ નથીલું બને એટલું આવ બને સરસ કરશે વધુ છે નહી કોઈ વધારે બાબા બેન તે તો બે ચાર કલાક મારે જોઈને તો મારે તમને સમજાવવું છે કે આ જ્ઞાન મળ્યા પછી ક્રોધમાનમાં આવ્યો રોગ રહે નહીં સમજો ને થોડા તમને મુશ્કેલ છે તાર તમને પરિચય હતા સુધી ન હું અતુલ સુધય હતો ને હા પરિચય મારી કઈ લખતી પડે પાકો શું થાય કાલે સુધાર્મા થઈ ગયો છતાં પરિચય લખતી પડે કે ના લખ્યો ભૂલ છું કે ના થાય એટલે આ આવે ડિસ્ચાર્જ ક્રોધમારમાં આવેલો રોગ રહેવા ડિસ્ચાર્જ એટલે જે મેં ભરેલો માલ છે તે નીકળી જશે ભોગવટો ભોગવટો ભોગવટાનો માલ ભરેલો છે તે નીકળી જશે અને ચાર ખરો ગ્રોથ કોને કહેવાય કહેવાય કે અતુલ ગુસ્સે થતો હોય તેમાં આપણે તન્માયા થઈએ તારે ખરો ગ્રોથ કહેવાય ત્યારે અતુલ ગુસ્સે થતો હોય તેને આપણે એકાકાર થઈ જઈએ તન્માયા એટલે ખરો ગ્રોથ કહેવાય હા તો અતુલ ગુસ્સે થશે તો તું અંદરથી કહું કે નહીં આ ના થવું જોઈએ આ ના થવું જોઈએ તમે ને એટલે ક્રોધ એટલે હિંસક ભાવ હોય એને ક્રોધ કહેવાય એમાં હિંસક ભાવ રહે નહીં પોતે નાખે છે એટલે તને ખબર ને એટલે ક્રોધમાનમાં થતા નથી આવે આ બધી વાત તમને વિગતવાર સમજાવી દઉં તમને મને એમ ના થાય મને ક્રોધ થાય છે એ ચિંતા થાય તો જવાબદારી મારી મારી યાદ પાડો તમે એટલે ત્યારબાદ બધું કરી લો તમારે નાખું થાય એ હોય તો એ શું આની બાબો એવી રહેજો એ શું એ બધું એવું તો કરલો તમને ખાસ સૂચના આપું રમણ છોકરો છે રાવજી સેટ મારા બચી દેખાય વધારે અત્યાર બધી શું કરી શકાય સુધારામાં આ મૂડી વાત દેખો કે આ જ મૂડી બીજી કઈ બે અને તારી આંગળી તું હશે ને પાછું ચાર કઈ ત્રણ આવી શકે આવતી વસ્તુ આવીએ તાર ની વાત છે ને હાજર કરી જવાનું મારા બેઠા દાયા ખૂબ કરી દે છોકરા કોને આપી ના ભાડા નો મોટી મને બાબો અગિયાર વર્ષ મારું તો આખી જિંદગી સાથે નો મને કોઈ કહેવાય બન્યું નહીં ને આખી જિંદગી નોડે રસ્તે બહુ ના ગયું થોડુંક લાહવા કરે બહુ ગમે નાખ્યું પણ ધર્મ ના આવ્યું લાહવા કરે ત્યાં આગળ એ જમાડો બધો આખા ગામ ને એ આખા ગામ ને લાતણ આપો છોકરીઓને લાહવા કરે તો લાહવા નવાનું ગયું બધું વાહવાની ઈચ્છા હવે પારકા લોકો માટે નાણું વપરાય એજ બધું સાચું પોતાના માટે <laughs> બાર બેસી શું બધા બહાર આવ્યા છે બહાર બેસી શું આપડે વધારે પ્રગતિ કરી છે આ પાકિસ્તાન કે પાકિસ્તાન આટલા ન્યુક્લિયર બારનો તૈયારી કરે છે ને હા કે આપણે લોકો બી થોડી વધારે તૈયારી કરી છાપામાં આવ્યું આય બાબા હા એ તો બરાબર છે થોડે એવું નથી ખરી રાખ તો વાત થઈ ગઈ હા હા કે બનવાનો છે ને જે બનવાનો છે હા હા હ અમારી જાય બોલીએ આ મેમથી આપડે બોલાય નઈ આવું જરૂર છે કે દાદા વખત પગાર દાદા ના હોય તો દાદા ધ્યાન વાળા વખત લાપરો નહિ વખત પડ્યો નહિ પણ તારે દૂધ ગયા હા ભગવાનું હમણાં તો એવું હોય આ બધું જપનારું ખબર પડે કે દર્શન થઈ ગયા એક જ્ઞાન લઈ ગયો છે પણ હજુ બી કૃપા જે ના પુસ્તકો વાંચ્યા કરે પણ બે નડ ઉભે છે સમજવા ને કેતા ભોગીટાવી વસ્તુ ભોગવાથી એની વહે ના થાય બીજું કહીએ નું કર વિચાર તો પામી ભાઈ દુર્ઘટના એકલા બેઠા હોય તો મગજ શૂન્ય હોય છે તો શરૂઆત માં તો એમ લાગે છે આપડે પેલા ડર થઈ ગયા કેવું મને થયું બં માંથી જે પર્યાપ્ત નહીં વિકલ્પે તો હું હું હવે ભાઈ એ બાજુ ઘડી માનવું જે પોતાવી કરો એને વાંસ લેવા માટે વાંસ એને આપડે અંગ્રેજ ભાષામાં કરેક્ટ હોવું જોઈએ પણ તેમનો જે જે કોમેન્ટ દીધું તો આના આના આના આના વગેટ પડતા આવતા એટલે બસ એકદમ સાચો અને સંભળાવતો આપતો રહેગા ને લેક સર મે આવે તે તંદુંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંં તમને અંદર થી આનંદ કેવી રીતે થાય મેં કહું અમે તો ખાલી સારો સંસ્કૃત નો શ્લોક બોલીએ તો બી અમે અર્થ જાણી ને બોલીએ હા તો કે એ બધું તો કે અમારે જરૂર નહીં એમ બોલે આપણે દીધા આપડે બે લોકો નીકળવાના છે અહીંયાને મમ્મીને કહેજો કે મને બરોબર ઓકે આ મતલબ આ આટલા બધા મારા ભૂખે હા તો તો ગોરી લાઈન માં다가 પરથી સરસ દેખતી છે માયા ઈ દેખે આ લોકો જા કે તો મત હું મને લાગતું મને મત જમા બેજો એવું આ જ્ઞાન છે સંસાર અડે નહીં બિલકુલ સંસાર સરસ ચાલે પાછો ભાઈ છોકરાચાર ફરવાનું કોઈ જાત ની મને નહીં વધારે પ્રશ્ન છે કે આત્મા અને પરમાત્મા વચ્ચે નું રિલેશન શું રાઈટ બરોબર વાત રાજાનો છોકરો પ્રિન્સ હોય છોકરો હોય એ પ્રિન્સ ને કલેક્ટર ની જગ્યા આપે રાજાઓ એને અનુભવ થવા માટે અનુભવ થવા માટે કલેક્ટર જગ્યા આપે પ્રિન્સ બે છે પ્રિન્સ પણ કલેક્ટર કેવાય ની લોકોને કલેક્ટર કેવાય ને वर्ष राजा मड़ी जाए तो राजा कहवा कलेक्टर कहवा राजा कहवास भौतिक सुख में जी साहिर्मुखी आत्मा केव बहिर्मुखी आत्मा, आत्मा। भौतिक बार ने बार सुख खो बुख खो आज मै ने ત્યાં સુધી બહિર્મુખી આત્મા છે પણ જયારે સાસુ સુખ સનાતન સુખ હોય છે આત્મા ત્યારે અંતરાત્મા થશે બહિર્મુખ બધું થઈ ગયું અને અંતરાત્મા થઈ ભૌતિક સુખોની ઈચ્છા હોય તૂટી ગઈ અને અંતરાત્મા થયા પછી જે જે પોતાની ભૂલો હોય ભાગી નાખે એટલે ફૂલી ભાગી નાખે ત્યારે પરમાત્મા થાય એનો આત્મા પરમાત્મા થાય ને એના વર્ક પર આધારક શું વર્ક છે માણસ જયારે દવાખાના પર જાય ત્યારે ડોક્ટર કહેવાય અને એનો એજ માણસ ઘેર આવે તો પપ્પો કહેવાય શું કે માણસ એનો તેવા સંજોગો પ્રમાણે અને પરમાત્મા એટલે સંજોગ વધારે બધી સંજોગો આધીન આત્મા સંજોગ આધીન છે અને પરમાત્મા સંજોગના આધીન નથી આમ્પલીટ ઇન્ડિપેન્ડન્ટ અને સુખ કેટલું હેપીનેસ કઈક પાક હેપીનેસ નિરંતર હેપીનેસ સનાતન હેપીનેસ થોડું સમજાય ના એ પ્રતિષ્ઠિત આત્મા એ બહિર્મુખી આત્મા ક્યાં સુધી કે જ્યાં સુધી પ્રતિષ્ઠિત એ સમજતો નથી ત્યાં સુધી આ તો તમે જ્ઞાન લીધા પછી પ્રતિષ્ઠિત ગણાય એટલે ઇન્ટિયમ ગવર્મેન્ટ એને બે કામ હોય જે અંદર શુદ્ધાત્મા પોતાને ધ્યાન કર્યા કરતો હોય અને ફાઇલ આવે તો ફાઇલ નું નિકાલ કરે બાકી છે માટે અંતર આત્મા એટલે ફૂલ ગવર્મેન્ટ કેવાય નઈમ ગવર્મેન્ટ અને પેલું ફૂલ ગવર્મેન્ટ હોય બેન આવીને પેલી વિધિ કરી દા હું તો યાદ કર્યા કરું પણ નહીં પિત્ર ભાઈ થાય આપડે જૈન ભાઈ ને ત્યાં મળ્યા હતા એમની ને વાત નીકળેલી ત્યારે બહુ સારા હતા હા બહુ સારા બઉ સારા તમારી વાત કાશ્મીર મને આપજો લોટવી લાગ્યા કરે છે જ્ઞાન જ્ઞાન માં કે કશું ના થયું પછી આજે આવે ને જેવો પગ મૂકે છે ને એવો જ એમને કોલ આવ્યો પછી ફોન કર્યો અને કહ્યું કે બીજું જરાતી અતિ દવા પેશન્ટ ને આપ એનું નોર્મલ હાર્ટ થઈ જાય તો મને પાછો ફોન કરજે આવ્યો ને વિધિ કરવા ત્યારે બે અઢી કલાક વાતચીત થાય રણ આવે છે આજે રણ વાર પાવ સ્પ્રિંગ ધીરુભાઈ વાળી ધીરુભાઈ વાળી નો વાત નીકળી ધીરુભાઈ વાત કરી ત્યારબાદ ભૂપેન્દ્રભાઈ ચોથી પંદર મિનિટ જ થાય એ તમારી વાત આજે જ્ઞાન દીધું પ્રશ્ન સિદ્ધાર્થ માં આવતું નથી नहीं नहीं दस बार वर्ष पहला अहिया कई शक्ति नक्ति ना संचार करोल गोल फर मैं दस वर्षा कोई तकलीफ करवे बेन छो दादा दस वर्ष दस वर्ष कई मेड़े शक्ति नो संचार मेड़े जान घर मैं रीते जाते जाते करता था ને રાત્રે રાત્રે દાદાનું એ કર્યું છે હું સિદ્ધાર્થમાં થયું हाँ, हाँ। आ, तो, वा वा तो, तो परमात्मा अंश આપડે બધા પરમાત્મા બધા નું આ ચલાવે છે આ પરમાત્મા એટલે પરમાત્માના જે અંશ છે એ જ્ઞાન છે ને એ ઊંધું બફાઈ ગયેલું છે તે સમજાવું તમે અવરું બાકી ને શું કર્યું કે પરમાત્મા એક મોટું કોહરુ હતા અને કોહરાના અંશ કર્યા ટુકડા ટુકડા ટુકડા કરીને એ આ બધા અંશ છે એટલે ભગવાન ને તરીકે મને પીસી જ કરેલા એવું છે એવું મલા વાય થોડું માધ્યા માં આવે ગીતાની વાત સાચી છે કે સમજનાર સમજનાર સમજનાર ની વાત ખોટી ગીતા વિચારી ને બધું કારણ છે गीता तो बहुत सारा सारी समझता न कोई शू करे नोर्थ ने साउथ माने तो नोर्थ में जो माने तो सके खो ए मारे थे ते आपने समझा आ बद आत्मा थे दरक जीव में आत्मा हो इतला जीव से आत्मा जीवर आत्मा कर आत्मा थे आंश जीव कहे अंश भगवान अंश थे अंश नहीं सर्वांशे સર્વાંશ છે ફૂલ ફૂલ મૂન છે શું છે એ પરમાત્મા છે એજ સર્વાંશ છે પણ એની પર જે આવરણ છે એની પર જે આવરણ છે એ આવરણમાં અંશ અંશ અજવાળું બહાર નીકળે છે જેમાં એની પર આ લાઈટ ફૂલ છે પણ એની પર ગળો ઢોકી દે તો પછી એમાંથી એક કારણ પડે તો એટલું એક નીકળે ને બે કારણ ઉપર નીકળે એવી એક ઇન્દ્રિય સુધી અંશ જીવો હં બેઠા લોકો આપ સમજમાં આવે છે એટલે અઉશ રૂપે અજવાયું નીકળે છે થયા અને તમે પણ એવી રીતે થાવ કોઈ નું વિચાર નથી કોઈ નું લાયસન્સ નથી આ દરેક ને માણસ ને સુટ આ ચંદ્રમા આ ચોથ કે પોચમ કેરણ ચોથપચમ છે શું છે મુંબઈ મુંબઈ શું છે જે આખા જગત માં ચલાવે છે જ્યાંથી નીકળે છે ભગવાન ને ચલાવવું પડતું ભગવાન ચલાવ મધુર કેવાય વિજ્ઞાન થી ચાલી રહી છે અને સ્વભાવ થી જેનો સ્વભાવ જોવા આવે છે નાયલ નદી નો પાણી સ્વભાવ જ છે કે દરિયા રે ફરી જ કરે અને એક ફૂટ ઊંચું હોય તો તમને થોડું સમજાયું થોડું નાયલ નદી ને કઈક મિશિ શિબિર કેવું પડે આપડે કુર્તિ ને તે લઈ જાય આઝાદ ભાઈ એ આવી શિબરો મૂકે તો ચાલે બધી શિબરો રાત ફોડ પડે તો સમજાય ને તો ફોડ ના પડે ને ગીતાનો એક અક્ષર્ય સમજાય નઈ સમજાય વસ્તુ નથી એ તો જ્ઞાની ને પૂછવું પડે અને ગીતા જાતે સમજવા જાય નઈ તો અગ્નિ ને હાથમાં પકડવા જેવું છે શું છે અગ્નિ ને ત્યાં જ પકડવું છે ચીપિયા થી ગીતા જાતે સમજાય અગ્નિ ને હાથ થી પકડવા જે હાથે અને બધું મુશ્કેલી ઉભી થાય શું કાળે તડી જાય લોકો એને ચીપીઓ હોય ને જ્ઞાની પુરુષ મારફત બધું સમજવાનું છે આ કોઈ વસ્તુ જ્ઞાની પુરુષ ના સિવાય સમજાય નહિ તેથી બધો બફરો જ કેસ બધા અને ગીતા ઉપર પાછા લોકો હા બધાએ પોતારા નામ કાઢવા માટે ફરણાભાઈની ગીતાને ફળાભાઈની ગીતાને મશરૂવાની ગીતા ને હોતા ગીતાનો અર્થ શું ગતા શું કહેવા માગે છે કે અમારી ઉપર કોઈ ટીકા બીકાશું કરશો માણસ એવું ગતું જ નથી કે ગીતાની ટીકા કરી શકે શું કરે માટે કૃષ્ણ ભગવાને કહ્યું કે આ ગીતા વાંચશે તેમાં હજારો માણસમાંથી એકાદ માણસ એના સુળ હર્ષને સમજશે અને એવા સુખ હજારો સુક્ષ્મ હમશે હોય તેમાંથી એકાદ સુખમ સમજશે આ બોલો હમ કયો માણસ સ્વીકાર કરી શકે આ તો પોતાની બુદ્ધિઓ કરી અને લોકોને ઊંધા રસ ચડ્યા શું કરું નામ કાઢવા માટે પોતાની બુદ્ધિ નાચ એવા એ તો એને ગીતા પોતાને વિચાર કરતા કરતા કરતા કરતા પરમાત્ લોકોની વચ્ચે લોકો ની બુદ્ધિ ની જરૂર નથી પણ એવું આપડે બીજા લોકો ના કેવાય જતા હોય ને તે અટકી પાસે હા દારૂ પીવા જતા રહે છે રવિ રમવા જતા રહે છે એટલે એવું આપડે બીજા ના કેવાય આપડે ના જરૂર ના જવું શું કહ્યું બીજાને જરૂરિયાત હોય ને આ બીજાને આપણે ના કહીએ કઈ મંદિરમાં જરૂર નથી એટલે ચાલો રમી રમાઈ આવે એટલે માટે ઉધો ઊંધો રસ્તો પડે અહીંયા હારો લપતી નહીં પડે હા લપો ના પડે એટલા માટે મહાત્મા બધી બધા ગોઠવે અહીંથી લપતી ના પડે તો બહુ થઈ ગયું કોની પુર સાથે તળ જશે પણ લપતી ના પડે એવું જુઓ એટલે આ બળદ છે ને એ ગોચી નું તેલ કરે છે છે એને તમે જોઈ લો બળદ કઈ દિશામાં ફરે છે ગોળ ગોળ રાઉન્ડે એ તમારી પાસે આવે તો ગેજેટેડ હોવું જોઈએ જ્ઞાન આવું ના ચાલે લોકોને એક્સેપ્ટેડ થાય શું હોવું ના સર્વાંશ બધું સમજી ગયા ધર્મ છે એમાં ચંદ્રમાં પોચમ ના ભાઈ એનો ભેદ છે આ વાત સીની વાત ખી લોકો ને આ મગજમાં ફસે છે પહોંચે છે એટલે પૂછો તારે ખબર પડે બી જે જ્ઞાન લીધું એમને એ બધું વાંચન બધું જૈન શાસ્ત્રો નું છે એમને એમને પૂછ્યું છે કે મહાવી ક્ષેત્ર मनुष्यों आख्मा मनुष्य ने रे लायक पंदर क्षेत्रों बीजा बदा जानवर रेवायक बीजा लोग मनुष्य तो पंदर क्षेत्रों से પાંચ ભરત છે પાંચ ભરત ક્ષેત્ર અને પાંચ મહાવી ક્ષેત્ર પાંચ આ પંદર ક્ષેત્રોમાં બધું આખું જગત ચાલી રહ્યું છે એમાંથી ભરત ક્ષેત્ર જુદું છે અને મહાવિદેય ક્ષેત્ર જુદું છે મહાવીય ક્ષેત્ર માં કાયમને માટે તીર્થંકર હોય છે જ કાયમને માટે જ હોય છે એક નો એક તીર્થંક્ર હોય જ ને એટલે કોઈના કોઈ તીર્થંકર હોય અહીં આગળ છે તે પાંચમા આરામાં હોતા નથી અહીં પાંચમો આરો ચાલે અને ચોથા આરા સુધી ત્રીજો બે બે માં તીર્થંકર હોય છે અને ત્યાં આગળ તો ટ્રાયમને માટે ચોથો આરો ચાલે છે ચોથા આરામાં તીર્થંકર ખાય છે અને અહીં છ આરા બદલાયા હતા એટલે અહીં તીર્થંકર હોતા નથી એટલે અહીં મોક્ષનું જ્ઞાન બંધ થઈ જાય છે એલે પછી અહીંથી જીવો જે કે આગળ આની લાયક થઈ જાય આની લાયકા ધરાવેમાં આવી દે કેત્રા જેવી તો કે તેને ક્યાંથી લેશે તે આગળ અને ત્યાંથી બધી મુક્ત થઈ જાય એટલે આપે બીજી બીજી ગાતના આઉટસેટ ઓકે પ્લાન્ટિસ અને આલ્લાને સ્ને બસ સેત્રે ટાઈમ સલામ عليكم તો ગાતો બધા મનુષ્ય આપડા જીવાન જેવા જ રે આવું વેપાર બધું આવું ને આવું બીજો ફેર નહીં ફેર એટલો તો ના મનુષ્યમાં એના મનુષ્ય હા એના મનથી મનમાં જેવું હોય એવું બોલે એવું વર્તન માં ના રાખે મનમાં હોય જુદું વાણી જુદી જાતનું બોલે અને વર્તન માં જાતનું કરે એવા એના લોકો છે જયારે ત્યાં આગળ લોકો